વાત એમાં જે ચોખ્ખા પુરુષો છે એને જ આપડી છે ઉતરવાની છે નક્કી આજે જો આપડે તો કઈ છે જેમ કરું તેમ હું તો મને જે ચુક વર્તે છે તમને વર્તે એટલા માટે આવ્યો છું હું કોઈ શિષ્ય કરવા માટે નવરો નથી હું તો ગુરુ જ નથી હું તો લઘુ નહીં લઘુતમ લઘુત્તમ મારા થી કોઈ નાનું કેમ દાદા ગુરુ તો ભારે હોય ગુરુ એટલે વજનદાર અમે લઘુતમ નહી કોઈ દાડે મીઠિયા વર્તન બધી કક્ષાએ બધી કક્ષાએ એવો માર્ગ છે બધી કક્ષા એ મિથ્યા છે અને બોલો બોલો વાક્ય જૈનો વાણી જૈના કે બોલો ફરી વાણી વર્તન આ મો થાય નહીંસા હોય સહેજ પણ પક્ષપાત હોય તો મોક્ષ ના થાય એનો અર્થ એમ કે પ્રેમમય પ્રેમમય આખા જગત જોડે બધે નિષ્પક્ષપાતી પક્ષપાત નહી કોઈ જગ્યા વિતરાગો નિષ્પક્ષપાતી હતા આ જૈન ધર્મ બુદ્ધિશાળી લોકો એટલે એ લોકો સ્વીકાર કરી લીધો બીજા લોકો જયારે બુદ્ધિ કચાશે એમનો સ્વીકાર પૂરેપૂરો ના કરી લીધો પૂરેપૂરો નથી કર્યો ખબર પડી ને मनोहर हो, हो मन हरण करे वी वर्तन वर्तन अमार मनोहर होने विनय तो बहुत विनय अब लघुतम कही कही એટલું પ્રેમ સ્વરૂપ પ્રેમ એનું નામ કેવાય કે જે ઘટે નહી વધે નહી તમે અત્યારે મન ઇટકા હો તો તમારી પર પ્રેમ ઘટે નહીં અને તારા બેન ફુલા ચડાવે તો વધે નહિ એની પર નામ પ્રેમ સ્વરૂપ કેવાય શું કયું વધટ નથી એનું નામ પ્રેમ કેવાયુ પ્રેમ અને ઘટવત થાય એ આ શક્તિ કેવાય સંસારી પ્રેમ ની વ્યાખ્યા કરે ખરી વ્યાખ્યા અને અમે પ્રેમ સ્વરૂપ થયેલા છીએ ને દાદા ભગવાન છે ચૌદ લોકો નો નાદ છે જે માગવાય મળે એવું છે ભગવાન આ તો પબ્લિક ટ્રસ્ટ છે સાઈનસો છપ્પન આવે છે છૂટું બાર કેવું પડે છે તો ત્રણસો સાઠ રહ્યું હોત પચાસ ટકા અમને એમ લાગે છે કે આમ પટેલ બોલે છે એટલો અમારો વાંક છે કે કોણ બોલે છે તે આપણે કહું કોણ બોલે છે લાગે છે આપને દાદા એ ભગવાન થી ભગવાન ને બોલવાની શક્તિ નથી જો દાદા તેઓ બોલતા હોય તો આ બે હજાર એવું જ બોલશે બોલાવે છે ને તો એવું જ બોલશે મારા એવું જ બોલશે બે હજાર ના દાદા થઈ ગયા પછી દાદા તો અહંકાર ને લઈને હું બોલું છું એમ કે છે આપડે સમજમાં બિલકુલ વિજ્ઞાન છે આ તો ત્રણસો છપ્પન હોય છે ને સેન્ટ્રલ સેન્ટ્રલ માંથી અંગ્રેજો એકસો પચીસ ડિગ્રી બેઠેલા છે આફ્રિકનો પચીસ ડિગ્રી પર બેઠેલા છે અંગ્રેજો એકસો પર બેઠા છે મુસ્લિમો દોઢસો પાણી બસો પર બેઠેલા છે હિન્દુ છે અડી ને આવ્યો પાછો પણ પચ્યું નહી મને કેવું પચ્યું નહી આ ના પચ્યું ના પાસ થયો તમારો ભાઈ કામ લાગ્યો તમે કોણ પુસ્તક લાવે